રાખો શું મર્યાદા રાખો એલન વર્ધી એન્ડિંગ લાગે આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ પરમેનન્ટ પરમેનન્ટ નું શું છે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે વેગે બીજું તો દેવાનું છે એટલે એ તો યાદ છે સાવ ધ્યાન દેવાનું છે કેવી તરફ ચાલો ગયું શું ભોગવ નઈ ભોગતા નથી આવતું જે પ્રાપ્ત છે જાનવરો ઝાડો ભૂખ ના દુઃખ માં જ ફળ ખોય ખોય ખોય ભૂખ નું દુઃખ મટાડવા માટે આખો ઝાડો એનો ક્યાં જાય ફળ ખોય ક્યારે ભૂખ નું દુઃખ મટાડવા માટે આવે ડાક્ટર બોલાવે આ બધા રોગ બધા આહાર જ થયેલા જાનવર લોકો ભગવાન નો પર ભગવાને દુઃખ આપ્યું છે મન રાખ્યું નહીં તો મારી હાહુ આપે છે છોકરો મારો બહુ દુઃખ થઈ ગયો છે બાજાની ઋષિકેશ બાપજી ને આપડે મળીએ વાત ના હોય ને બાજુ વાતો કરે કરે દાદા કરે દુનિયા છે કાયમ ને માટે એક જ મત ના હોય એવા ના મળે પ્રમાણ સાય માણસ મતદાન પડ્યા કે રેજ થાય હજારો માણસ આપડે તો મધ વગર થયા વાત કરી મતભેદ છે તો મતભેદ છે છોકરે જાણે બાપનો રોગ છે બાપ ને ઘર મને આપડે બળી જશે વધારે જઈશું ના કરે એના મન નું સમાધાન ના થાય એના મન નું સમાધાન થાય ના હોય કેટલી ઉમર સુધી ના અઢાર વર્ષ ની આપડે મારા રડવાનું પણ થયું હેડે સુધી બરોબર છે રડવા સુધી સારું આવડો ભાવ જે થવાનો વિચાર કરો આ તો લોકો અંદર ની વાત જાણે એટલે શું થાય અંદર વાત ના જાણે પ્રેમ હોય ને હોય ને સાધો પ્રેમ જ ને એટલે મજા આવે ને ભાઈ કે છે કે સાચો પ્રેમ કેમ કરો એ શીખડાવો એમ કે દાદા જે સાચા પ્રેમ માં જ રહે છે અને પરમાત્મા છે પ્રેમ એજ પરમાત્મા વસ્તુ આપવા તો પ્રેમ એવો થાય ને એ આશક્તિ કેવાયક્તિ થાય ના આપી ના આપે ત્યારે આપે તારાજી થાય ના આપે તારે કિરાયા કરે સુખો એમ છે એ પરમાત્મા બીજું કોઈ પરમાત્મા બોલસ નું મારું છે કે કાયદેસી રીતે ઉકેલા ઘણી જ નહીં આવે વધારે બ્રહ્મચર્ય નો એ મળ્યો પાંચ બેનો છે પ્રભુ સિંહનાથ ની નોની છોકરીઓથીભુ સિંહ પ્રભુસિંહ મૂળ ભૂલ પુરુષ કપાવી દે છે માનીયે આવું પડ્યું નમસ્કાર નઈ કરવાના એ લોકો એમ કે બ્રહ્મચારી પ્રભુસિંહ પણ એટલું બધું પાક્ છે હા કોણા એ લોકો ને એવું ક્યાં કરે છે હે પ્રભુ શ્રીએ કુપાળુ દેવ માટે એટલી બધી શ્રદ્ધા દ્રઢ કરાવી છે છતાં પણ આવું થાય એવું ક્યાં કરે છે મારું શું ગરું તો દુનિયા સે ત્રદેવાળ ને દેવતા સતા કરે જી જીતે તે પ્રભાવીઓ કે છે ને કેના વિરુદ્ધ છે કુપાળુ કે એને પ્રભાવ દે શું કે આજ ગ હોય તો એને ઓછા હોય નાના હોય તો અમારું કલ્યાણ પ્રભાવ પ્રભુસિંહ પર પ્રેમ એટલે જેમ જેમ પ્રભાવ ગા કર્યું સમજી પછી પોતે ગયા આનો ઓળખો ગયા છે શું કે પેલા પેલા પ્રસંગમાં એટલો કાધારે લીવું છેલ્લા સુધા છે ને